એમનું કેવું છે કે દરેક સ્ત્રીને તમારે દરેક છોકરીને તમારે ચાન્સ આપવો જોઈએ એવું કેમ તમે રાખો કે આને નઈ ના હોય